અધ્યાય બે ગીતાનો સાર સંજય બોલ્યા કરુણાથી વ્યાપ્ત શોકયુક્ત અને આંસુ ભરેલા નેત્રવાળા અર્જુનને જોઈને મધુસૂદન કૃષ્ણે નીચે મુજબના વચન કહ્યા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું હે અર્જુન તારા મનમાં આવી મલિનતા ક્યાંથી આવી જીવનનું મૂલ્ય જાણનાર મનુષ્ય માટે તે લેશ માત્ર યોગ્ય નથી તેનાથી ઉચ્ચતર લોકની નહીં પરંતુ અપયશની પ્રાપ્તિ થાય છે હે પ્રથા પુત્ર આવી હિન નામ થઈશ તને શત્રુઓનું દમન કરનાર હૃદયની આવી શુદ્ર દુર્બળતાનો ત્યાગ કર અને ઉભો અર્જુને કહ્યું હે શત્રુ હે મધુસૂદન હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણ જેવા પૂજનીય પુરુષો પર થી વળતું આક્રમણ કેવી રીતે કરીશ જેઓ મારા ગુરુજનો છે એવા મહાપુરુષોને હણીને જીવવા કરતા ભીખ માગીને જીવવું વધારે સારું છે તેઓ ભલે દુનિયાવી લાભની ઈચ્છા રાખતા હોય તો પણ તેઓ ગુરુજનો છે જો તેમનો વધ થશે તો અમારી ભોગવવા યોગ્ય દરેક વસ્તુ રક્તરંજિત હશે અમે એ પણ જાણતા નથી કે અમારે માટે સારું શું છે તેમને જીતવા કે તેઓ દ્વારા જીતાઈ જવું જો અમે ધૃતરાષ્ટના પુત્રોનો વધ કરીશું તો અમને જીવિત રહેવાની ઈચ્છા રહેશે નહીં છતાં તેઓ હવે રણક્ષેત્રમાં અમારી સામે ઊભા છે હવે હું સંકુચિતતાયુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠું છું આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું कि जैसे कल्याणकारी हो चौक्सपणे कहवा कृपा करो हूँ हमें आप निष्य छूप शरणागत छू कृपा कर मैंने उपदेश आपो मारी इंद्रिओ सूपी नाखना आ शोक दूर करके यु कोई साधन मैं देखात नहीं स्वर्ग पर देव सार्वभौम अधिकार ने जीव सर्वथा समृद्ध पृथ्वी निष्कंटक राज्य प्राप्त कर हूँ आ शोक ने दूर करिश किस नहीं संजय बोलो आ प्रमाण कहया पी शुओन दमन करना अर्जुने कृष्ण ने कहू हे गोविंद हूँ लडिश नहीं अने मौन थी गे भरतवंशी धुतराष्ट्रे वक्त बने सैन्यों की वच्चे भगवान कृष्ण शोकग्रस्त अर्जुन ने मितपूर्वक आ वचन कहया पूर्ण पुरुषोत्तम परमेश्वर बोलया તું ભરી વાતો કરે છે પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે જેઓ વિદ્વાન હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી એવું ક્યારેય ન કે જ્યારે હું ન રહ્યો હોઉં કે તું ન રહ્યો હોય અથવા તો આ બધા રાજાઓ ન રહ્યા હોય અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ જેવી રીતે દેહધારી આત્મા આ વર્તમાન શરીરમાં કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે પુરુષ આવા પરિવર્તનથી મૂંઝાતું નથી હે કુંતી પુત્ર સુખ તથા દુઃખનું ક્ષણિક આવવું અને કાળાંતરે તેમનું અદ્રશ્ય થવું શિયાળા તથા ઉનાળાને ઋતુઓના આવવા તથા જવા સમાન છે હે ભરતવંશી તેઓ ઇન્દ્રિયાનુભૂતિમાંથી જન્મે છે અને મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતા અવશ્ય શીખવું જોઈએ હે પુરુષ શ્રેષ્ઠ જે પુરુષ સુઃ તથા દુઃખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે તે મુક્તિ પામવા માટે સર્વથા યોગ્ય છે સત્યના દ્રષ્ટાઓ એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે આવો નિર્ણય કર્યો છે જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તેને જ તું જાણ તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી અવિનાશી અમાપ તથા સનાતન જીવના ભૌતિક શરીરનો નાશ અવશ્ય થાય છે માટે હે ભરતવંશી યુદ્ધકર જે આ જીવાત્માને હણનારું સમજે છે તથા જે એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી તે ક્યારેય જન્મ્યો ન હતો જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી તે અજન્મા સનાતન ચીરસ્થાયી તથા પુરાતન છે જ્યારે શરીર હણાઈ જાય છે ત્યારે પણ તે હણાતો નથી હે પાર્થ આત્મા અવિનાશી સનાતન અજન્મા અને અવિકારી છે એવું જાણનાર મનુષ્ય કોઈને કેવી રીતે હણી શકે અથવા હણાવી શકે જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો તજીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી રીતે આત્મા વૃદ્ધ તથા નકામા શરીરો તજીને નવા ભૌતિક શરીર ધારણ કરે છે આ આત્માને કોઈ પણ શસ્ત્રથી છેદી શકાતો નથી અગ્નિથી બાળી શકાતો નથી પાણીથી ભીંજવી શકાતો નથી કે પવનથી સૂકવી શકાતો નથી આ વ્યક્તિગત આત્મા અખંડ તથા અદ્રાવ્ય છે અને તેને નથી બાળી શકાતો કે નથી સૂકવી શકાતો તે ચીરસ્થાયી સર્વત્ર વિદ્યમાન અવિકારી સ્થિર તથા સદા એક સમાન રહેનારો છે એ સુવિદિત છે કે આ આત્મા અદૃશ્ય અચિંત્ય તથા અપરિવર્તનશીલ છે આવું જાણ્યા પછી તારે શરીર માટે શોક કરવો ન જોઈએ હે મહાબાહુ જો તું એમ વિચારતો હોય કે આત્મા અથવા જીવનના લક્ષણો સદા જન્મે છે અને હમેશને માટે મૃત્યુ પામે છે તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી જેણે જન્મ લીધો છે તેનું મરણ નિશ્ચિત છે અને મરણ પછી તેનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે માટે જે નિવારી ન શકાય એવા તારા કર્તવ્ય કર્મ અંગે તું શોક કરે તે યોગ્ય નથી બધા જીવો આરંભે અવ્યક્ત હોય છે મધ્યાવસ્થામાં વ્યક્ત થાય છે અને વિનાશ થયા પછી ફરીથી અવ્યક્ત થઈ જાય છે તો પછી શોક કરવાની શી જરૂર છે કોઈ આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે કોઈ તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કોઈ તેના વિશે આશ્ચર્ય તરીકે સાંભળે છે જ્યારે બીજા તેના વિશે સાંભળ્યા પછી પણ તેને દેશ માત્ર સમજી શકતા નથી હે ભરતવંશી શરીરમાં રહેનારો આત્મા સનાતન છે અને તેનો ક્યારેય વધ કરી શકાતો નથી માટે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ કર્તવ્ય ધર્મનો વિચાર કરીને તારે એ જાણવું જોઈએ કે તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરવાથી વધુ સારો કોઈ ઉદ્યમ નથી અને તેથી તેમાં જરા પણ અચકાવવાની જરૂર નથી હે પાર્થ જે ક્ષત્રિયોને માટે સ્વર્ગ લોકના પ્રવેશ દ્વારા ઉઘાડનારા યુદ્ધના આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે તેઓ ખરેખર ધન્ય છે માટે જો તું યુદ્ધ કરવાના તારા સ્વધર્મનું આચરણ નહીં કરે તો પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરવાના પાપનું ફળ તને અવશ્ય મળશે અને તેથી યોદ્ધા તરીકેની તારી કીર્તિ પણ તારે ગુમાવવી પડશે લોકો હંમેશા તારા અપયશનું વર્ણન કરતા રહેશે અને પાત્ર વ્યક્તિ માટે અભયશ તો મૃત્યુથી પણ વધારે ખરાબ છે જે જે મહાન યોદ્ધાઓ તારા નામ તથા બહુ ઊંચો અભિપ્રાય ધરાવે છે તેઓ માની લેશે કે તે ભયને કારણે રણક્ષેત્ર છોડી દીધું છે અને તેથી તેઓ તને કાયર ગણશે તારા શત્રુઓ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે અને તારા સામર્થ્ય ધીકારશે તારા માટે આનાથી વધારે દુઃખદાય તું જીતી પૃથ્વીના સામ્રાજ્ય નું સુખ ભોગવીશ તેથી દ્રઢ નિશ્ચયપૂર્વક ઉભો થા અને યુદ્ધ કર તું સુખ કે દુઃખ હાનિ કે લાભ તથા જય કે પરાજય વિશે વિચાર કર્યા વગર યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કર અને આ પ્રમાણે કરવાથી તને કદાપી પાપ લાગશે નહીં મેં અહી પૃથ્થ કરણાત્મક અભ્યાસ અર્થાત સાંખ્ય દ્વારા આ જ્ઞાનનું વર્ણન કર્યું છે હવે નિષ્કામ ભાવે કર્મ કરવા વિશે સમજાવું છું તે સાંભળ હે પૃથ્થા પુત્ર જો તું એવા જ્ઞાનથી કર્મ કરીશ તો કર્મ બંધનમાંથી પોતાને મુક્ત કરી શકીશ આ બુદ્ધિયોગમાં પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી કે હ્રાસ નથી અને આ માર્ગે કરેલી થોડીસી પ્રગતિ પણ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરી શકે છે હે ગુરુનંદન જે મનુષ્યો આ માર્ગ પર છે તેઓ ઉદ્દેશ્યમાં દૃઢ સંકલ્પવાળા હોય છે અને તેમનું પણ એક જ હોય છે જેઓ દૃઢ નથી તેમની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત થયેલી હોય છે અલ્પ જ્ઞાની મનુષ્યો વેદોની તે આલંકારિક વાણી પ્રત્યે અતિશય આસકિત ધરાવે છે કે જે સ્વર્ગ પ્રાપ્તિ ઉત્તમ જન્મ સત્તા વગેરે માટે વિવિધ સકામ કર્મો કરવાની ભલામણ કરે છે વિષય ભોગ તથા વૈભવી જીવનના ઈચ્છુક હોવાથી તેઓ કહે છે વધારે સારું કંઈ જ નથી જે મનુષ્યો ઇન્દ્રિય ભોગ તથા ભૌતિક ઐશ્વર્ય અતિશય આસક્તિ ધરાવે છે તથા આવી વસ્તુઓથી મોહગ્રસ્ત થઈ જાય છે તેમના મનમાં પરમેશ્વરની ભક્તિમય સેવા વિશે દ્રઢ સંકલ્પ થતો નથી વેદોમાં મુખ્યત્વે ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોનું વર્ણન થયું છે હે અર્જુન આ ત્રણેય ગુણોથી પર થા સર્વ દ્વંદોથી તેમજ લાભ તથા સુરક્ષાની બધી ચિંતાઓથી રહિત થઈને આત્મપરાયણ થ જે જે હેતુઓ એક નાના કુવાથી સરે છે તે બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત જ પરિપૂર્ણ થઈ જાય છે તે જ પ્રમાણે વેદોમાં રહેલા ઉદ્દેશ્યને જાણનાર માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે તને તારો નિયત કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે પરંતુ તને કર્મના ફળો પર અધિકાર નથી તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં અને સ્વકર્મ ન કરવામાં પણ કદી આસકત થઈશ નહીં હે અર્જુન યોગમાં સ્થિર રહે સફળતા કે સર્વ આસક્તિ છોડી દઈને તારા કર્તવ્ય કર્મો કર મનની આવી યોગ કહેવાય છે હે ધનંજય ભક્તિમય સેવા દ્વારા બધા જ કર્મથી દૂર રહી એવા જ ભાવથી ભગવાનની શરણાંગત થા જે લોકો પોતાના કર્મના ફળ ભોગવવાની ઈચ્છા રાખે છે તેઓ કૃપણ છે ભક્તિમય સેવામાં પરોવાયેલું મનુષ્ય આ જીવનમાં જ સારા કે નરસા કાર્યોથી પોતાને મુક્ત કરી શકે છે માટે યોગ પ્રયાસ કર કારણ કે યોગ જ કર્મનું કૌશલ્ય છે ભક્તિમય સેવામાં પરોવાયેલા મહાન ભક્તો ભગવાનનું શરણ ગ્રહણ કરે છે અને આ ભૌતિક જગતમાં કર્મના ફળનો ત્યાગ કરીને પોતાની જાતને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરે છે આ રીતે તેઓ ભગવાનના ધામમાં પાછા જઈને સર્વ દુઃખોથી પર એવું એ પદ પામે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે ત્યારે તારે સર્વ સાંભળવા યોગ્ય બાકી तथा ते प्रत्ते तो तू उदीन थी जारे वेदों अलंकार प्रचुर भाषा थी तारो मन विचलित नहीं। अने आत्म साक्षात्कार त्यार दिव्य चेतना रूप योग प्राप्त अर्जुने कहू हे कृष्ण अध्यात्म लीन थे चेतना वाला मनुष्य अर्थात જ્ઞાના લક્ષણો કયા છે તે કેવી રીતે બોલે છે અને તેની ભાષા કેવી છે તે કેવી રીતે બેસે છે અને કેવી ચાલે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે પાર્થ મનુષ્ય જ્યારે મનમાં ઉદભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વકામનાઓનો પરિત્યાગ કરે છે અને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું તેનું મન આત્મામાં જ સંતોષ પ્રાપ્ત કરે છે ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલો સ્થિત પ્રજ્ઞ કહેવાય છે જે મનુષ્ય ત્રિવેદ સંતાપોમાં પણ મનમાં વિચલિત થતો નથી અથવા સુખ પામે રાજી થતો નથી અને જે આસક્તિ ભય તથા ક્રોધથી મુક્ત છે તે સ્થિર મનવાળો મુનિ કહેવાય છે જે મનુષ્ય આસક્તિથી રહે છે જે શુભ પામી હરખાતો નથી તેમજ અશુભ પામી શોક કરતો નથી તે પૂર્ણ જ્ઞાનમાં સ્થિર થયેલો છે જેવી રીતે કાચબો તેના સર્વ અંગોને પોતાના કોચલામાં સંકેલી છે તેવી રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લેવા શક્તિમાન બને છે તે પૂર્ણ ચેતનામાં દ્રઢતાપૂર્વક સ્થિર હોય છે દેહધારી જીવને ઇન્દ્રિયો ભોગ પરત્વે ભલે પ્રતિબંધિત કરવામાં આવે તો પણ વિષયોને ભોગવવાની ઈચ્છા રહે છે પરંતુ કૃષ્ણ ભાવનામય ઉત્કૃષ્ટ રોષનો રસ જતો રહે છે અને તે ભક્તિમાં સ્થિર થઈ જાય છે હે અર્જુન ઇન્દ્રિયો એવી તો પ્રબળ તથા વેગવાન કે તેમને વશમાં રાખવાનો પ્રયત્ન કરનાર વિવેકયુક્ત મનુષ્યના મનને પણ તે બળપૂર્વક હરી લે છે જે મનુષ્ય સમગ્ર ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખીને ઇન્દ્રિય નિગ્રહ કરે છે અને તેની ચેતના મારામાં સ્થિર કરે છે તે સ્થિર બુદ્ધિવાળું કહેવાય છે ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી મનુષ્યને તેમાં આસક્તિ થાય છે અને આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે તથા કામમાંથી ક્રોધ ઉદભવે છે ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે અને મોહથી સ્મરણ શક્તિનો વિભ્રમ થાય છે જ્યારે સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય સંસારકૂપમાં પુનઃ પતન પામે છે પરંતુ સમસ્ત રાગ તથા દ્વેષથી મુક્ત અને મુક્તિના નીતિ નિયમોના આચરણ દ્વારા પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરીને તેમને વશમાં રાખવામાં સમર્થ મનુષ્ય ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરી શકે છે આ પ્રમાણે કૃષ્ણભાવના મૃતમાં સંતુષ્ટ થયેલા મનુષ્ય માટે ભૌતિક અસ્તિત્વના ત્રિવતાપ નષ્ટ થઈ જાય છે આવી સંતુષ્ટ અવસ્થામાં તેની બુદ્ધિ તરત જ સારી રીતે સ્થિર થઈ જાય છે કૃષ્ણભાવના પરાયણ થઈને જે મનુષ્ય પરમેશ્વરના સંબંધમાં રહેતો નથી તેની બુદ્ધિ દિવ્ય થતી નથી અને ચિત્ત પણ સંયમિત થતું નથી જેના વિના શાંતિની કોઈ શક્યતા રહેતી નથી અને શાંતિ વિના સુખ પણ કેવી રીતે સંભવે જેવી રીતે પાણીમાંની નૌકા પ્રબળ પવન દ્વારા દૂર ખેંચાઈ જાય છે તેવી રીતે વિચરણશીલ ઇન્દ્રિયોમાંથી કોઈ એક પર પણ જો મન કેન્દ્રિત થાય તો તે મનુષ્યની બુદ્ધિને હરી લે છે તેથી હે મહાબાહુ જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયોમાંથી સંયમિત થયેલી હોય છે તેની બુદ્ધિ નિસંદેહ સ્થિર હોય છે સર્વ માટે જે રાત્રિ છે તે આત્મસંયમી મનુષ્ય માટે જાગતા રહેવાનો સમય છે અને જે સમસ્ત જીવોનો જાગવાનો સમય છે તે આત્મનિરક્ષણ કરનારા મુનિ માટે રાત્રિ છે જેવી રીતે સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરતી રહે છે છતાં સમુદ્ર હંમેશા સ્થિર રહે છે તેમ વાસનાઓના અવિરત પ્રવાહથી વિચલિત નહીં થનાર મનુષ્ય જ શાંતિ પ્રાપ્ત કરી શકે છે પરંતુ આવી ઈચ્છાઓને સંતુષ્ટ કરવા મથતો મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી જે મનુષ્ય ઇન્દ્રિયતૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે જેની સ્પૃહ રહે છે અને સ્વામિત્વના ભાવનો સર્વથા ત્યાગ કરી દીધો છે તથા મિથ્યા અહંકારથી રહિત થયેલો છે તેજ જ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે આ આધ્યાત્મિક તથા ઈશ્વરમય જીવનનો માર્ગ છે જેને પામ્યા પછી મનુષ્ય મોહવશ થતો નથી જો મનુષ્ય મરણ સમયે પણ આવી જ અવસ્થામાં રહે તો તે ભગવાનના ધામમાં પ્રવેશ શકે છે